માથે વાળેલો છે કે મને લોભ થાય છે એટલે આ બધી વસ્તુઓ જુદી કરનારી છે તમે આમતું હોય તો તમે કહો એ મને શિખંડ બહુ ભાવે છે તો એ ભાવક ને ભાવે છે તમને ભાવ નથી પણ તમે માથે લઈ લોક નવું એટલે તમારે ભાવક ને છોડી દો તમારી પાસે જવાબદારી નથી બધા ભાવ કર્યા કરે છે નહીં મારવાનો ભાવ તે ભાવક કરે છે ભાવ કરવા ભાવક કરે છે તમે એકાદ બે દાખલા સંજોગ પાડે ને ભાવક चौरासी लाख जीव आयो बट कर्म बीजे पड़ेलामीज ने नष्ट उपाय नगीन भाई भाई नगीन भाई पूछे खा ना होगा तो बीज नष्ट पोते भोगता ना बने તો બીજન થાય કરતા બને તો દાખલો આપી એટલે સમજાય બધા મે સંદાસ જવાની શક્તિ નહીં માસ કરો તને ખબર ને અને પાછ ચમત્કાર કહે છે મને કે છે હું ચમત્કાર કર કેટલા ચમત્કાર થાય છે પછી હજારો ચમત્કાર થાય ઇન્ડિયા માં પણ તે બધા કે ચમત્કાર ને પછી મેં લખ્યું છે કે સંદાસન શક્તિ નથી પણ વર્લ્ડ ના માણસો ટીઓ પીએસ છે શું છે चमत्कार खबर चमत्कार माफ कई करके लोग मैने क्या मोटा बता चमत्कार मानवा रहे मैंने चमत्कार चमत्कार करो छो ये चमत्कार नहीं मारना शुभ ના બાવાન કરે ચમત્કારી ારો કર હેરાન કરો છો ને મારી નાખ્યા લોકો વગેરેક ના જીવવા જ નહીતા ધ્યાલાય અને પછી કઈ તું અહિયાં હિન્દુસ્તાન અનાજ અનાજ પૂરું કરી ગઈ કંકુ ના કાઢી ધ્યાન બતા જેટલામત્કાર એટલે શું ચમત્કાર એને નામ કે ભાઈ કે કોઈ એક માણસ કરે એ વર્લ્ડ બીજા કોઈ થી ક્યારે પણ ના થાય અત્યારે તમે ચમત્કારો કરો પછી ગળવી દા ને આવડે એ ચમત્કાર ના કેવાય એ વિદ્યા કે સભામાં અને મને કે તમે ચમત્કાર કરો ઘડી ઘર કરી આપવું વખતે લાવો કાગળ કાગળ આપ્યો કાગળ આમ કઢાઈ બનાવવું સાયન્ટિસ્ટ કે હું કઉ છું તમને બધ્યા કહી આ બધા બેઠા તેના કે વિજ્ઞાન છે તમે સમજણ આ મેં કરી બતાવ્યો પ્રયોગ પ્રયોગ કરતી વખતે પેદા તો મને જ્ઞાન નહીં થયું એટલે મને પેલું જયારે ગમે જ્ઞાન નહીં થયું પછી ઘટતી સાથે આપડે દસ રૂપિયાનું દસ રૂપિયામાં એટલું બધું ભૂસું ને બધું આવતું કારણ કે જેવું કે પાર બની આવશે દોડ અને દોડ અને રસલ ભૂસ્યું હતું દોડ અને રસલ એટલું બધું ભૂસ્સો ની બધું દસ રૂપિયા થઈ અને સ્ટ મગાવવાજા એમાં થોડું થોડું મેત્રી ભાજી છે મારી એનાથી બધી આ લોટમાં પછી કાઢીમાં તેલ તળી પેલા સ્ટવ પર મૂક્યું તે સ્ટવ હલગર તીલ મેં અમંગ કર્યું એટલે ચમત્કાર કર્યો કે ચમત્કાર ન તો આ વિજ્ઞાન છે શું છે જે વિજ્ઞાન તમે ના જોણો હું એટલો જ જાણતો તમે ના જણતો તમે ચમત્કાર લાગી શું હવે પણ મારી નાખાતે લોકો ને મારા નથી કૃષ્ણ ભગવાન નથી મનાય નથી મના સંદાસવાની શક્તિ નથી એવું ભગવાન હે વાસુદેવ કેવડું મોટું પદ હતું સલાહ શું કયું અને તો આ બધા ચમત્કારી શંકર દિવસ આ નારાયણ દિવસ કરી શકતો આ ત્યારે ખાતર લઈ શું ચમત્કાર કરવા કંકાપાન આની પાસે શું છે કર જાણો તમે મેડ ઇન જાપાન એક દેવ એવા છે અમુક પ્રકારના દેવો એવા છે કે જે અજ્ઞાની છે એ દેવો જેને સાધના કરતા આવે તો દેવો સાપાન તમને ચાર ઘડિયાળ આપ્યો તો જાપાન એમાં ઓછા થયેલો હોય શું કહે નવું ઉત્પાદન કોઈ કરી શકે એટલે આવું આ જગત છે લોકોએ લોકો ને આ લોકો ને આ સમસ્યા થી લાલતુ જ લોકો જો લાલ સુધી જાય ને લોકો લાલતુ છોકરા ગયા છોકરો છે કયા બચવાના હતા હું આનંદ કરતા બચ્યો બચ્યા બચ્યો તો એ ધરાવે નહી કયા બચ્યા નહીં ભાઈ કૂતરા બીજા ધોધ્યો ગયો બચ્ચો બચ્ચા બચ્ચો કર્યો હતો ને બીજું ધંધો માર્યો થશે બધા ખુલાસા થાય ને એક પણ ખુલાસો ચેકો મારવા જેવો ના હોય બોલ્યા છે એવી વાણી હોય તેવી હોય ચમત્કાર કરે પણ માલિક નથી એમ ચમત્કાર કરે દુઃખી થાય કે નહીં ચમત્કાર કરે દુઃખી થાય કે નહીં બહુ દુઃખી થાય નરકેટ થતા ને બે કાઢી વિચારવાની એટલા માટે આપડું ઘરું કરવું પડે એ તો બચારા દવાના જ છે સમજાય ને એટલે પછી એક અમારે તો બધા ફોરવર્ડ બધા હોય ને ચારે બજાર તેમાંથી એક જણા આવ્યો તમારે અપ્લાય ગયા હતા અપ્લાય ત્યાં આગળ એક પૂનમભાઈ કરીને પૂનમભાઈ તે પૂનમભાઈ શું કેમત્કાર કરતા નથી એટલે મારા દાદા પાસે દાદા કે ચમત્કાર કોઈ કરી શકે નઈ એમ કે છે અને મોટા કરતા હતા એમના જાતે જોયેલું છે એટલે હું આવું દાદા આવું બોલે છે માટે હું દાદા પાસે આવે નહી આવું શું કે છે मोटा चट्टा देखे बुद्धि के रविचारण बुद्धि कई चमत्कार कोई कर सतोशू क्या दुख तर दुख लगे અને હું આ તારું ભગન ને તો તું બીજાને શું દુઃખ લેવાનું છે સર આ તો બધા પઢાઈ લેવાના એટલે પછી એક જણાવે એનો હાળો થતી ગયો તે આ ચમત્કાર ગાળું ચૂક્યા છે દાદા એટલું ફોલોઅર થયેલું જ્ઞાન લીધેલું એટલે એને રી કે આ દાદા નું હમણાં છે શું સમજ એના પર પેલે ચમત્કાર કરી બતાવ્યા દાદા ભલે ચમત્કાર ના કરવો મારી બધો એવા આપડે પછી મેં માર ને કહ્યું ચમત્કાર તું કરવું છે પણ શું કરું એટલે એને અમારો એક છોકરો હતો ને તેને એક ફેન્ડ દસ પૈસાનો સિક્કો આવ્યો હાથમાં દસ પૈસા હાલ્યો હાથમાં પછી આપ ગારી રાખ્યા છે પછી દિવાળી ગાડી બે દિવાળી ગાઈ આપેરવા મા પછી બીજી વખત ફેર્યું સિક્કો તો બહુ ગરમ થઈ ગયો જબરદસ્ત ગરમ થઈ ગયો તો કહ્યું ને એટલે સિક્કો પડી ગયો હાથમાં બહુ ગરમ થઈ ગયો છે તો મેં પેલા પૂછ્યું પેલા ત્યાંથી ત્યાં જીવકી ગરમ થાય નહીં એ તો તું બરફ બનાવવાની બધી પણ શું કર્યું તે બધું કે મેં દવા ચો પડી વૈજ્ઞાનિક શું કહ્યું દાદા તમે કાલે આવું ના ગયો માર કે આવું પડે હા કારણ કે હું તમે ગાડીમાં મૂકી ગયો હતો અને તે તમે જે બોલ્યા છે લખી લાવ્યો છે તો આ લખેલો આવું બાર બહાર છે એને આપણે જો એવું કઈ એવું કહીએ માં જતા રે એના એને ચાલવા દેવું પડે શું કરવું એને કહીએ ચમત્કાર નથી આ શું છે મહાકાલ દાદા એક અહમદાબાદ મહાકાલ દાદા હે ક્યાં વિચાર અમદાવાદ માં મહાકાલ દાદા કરીને છે અમે કોઈના મારે વિચાર રાખીએ નઈ મહાકાળ હોય થતો કાળ હોય હોય તેના માટે વિચાર કરવાથી વિચાર કરવાનો શું તમારે કેવું છે દાદા એમ પૂછે છે કેસે જ ના મળે એ કર્યું કરવું છે અભ્યાસ કરવું સમજ ને સમજવાય ને તમે કોઈ કામ કરો પણ તમને તમે કો મને જસેજ નહીં આપતો કારણ કે હૃદય એવું છે કે હું ક્યાં કરવું જન્માક્ષી ના આવે કે નહીં એમ जन्माक्षर जन्माक्षर क्षर लगेलिजमे क्या शु करे कोई गबरा सही व्यवस्थित है से ખુલ્લો છે ત્યાં સુધી ક્યારે શું કરે શું કેરાય દુનિયા માં ઈચ્છા છે એવી વસ્તુ કેમ છે અને કેવી રીતે બંધ થઈ શકે આ ઈશા આ સરિયો કામ ની કરી ને કોણ પૂછે અહીંયા આવે ને આ સરી કામ લાગે કે ના લાગે આપણને હે આ તપા તે કામ લાગે ને ના લાગે તો તમે કહો કે એને કાઢી નાખીએ કારણ કે કોઈ માણસ છે તો ચપ્પો મારી મરી ગયો તો એના હિસાબ તમે કહો કે આ ચપ્પા કાઢી કોઈ માણસ મરી જાય અવરું વાપરતો કોઈ પણ વસ્તુ ઊંધી વાપરી એટલે મરી જાય એમાં એક ચપ્પા કાઢી ના થાય શું કહ્યું ને એ રીતે તમે કહ્યું કે દુનિયામાં ઈર્ષા જેવી વસ્તુ કેમ છે અને કેવી રીતે ઈર્ષા ઊંધી વાપરે સમજ પડી ને ખ્યાલ અભ્યાસ કરવા પેલા પ્રવીણ ભાઈ છે કોઈ પણ વ્યક્તિ ના હોય તો અભ્યાસ યશ કર્મ થઈ શકે ખરું અને થાય તો કેવી અપેસ નામ કર્મ કોઈ હોય તો એ અપેશ નામ કર્મ યશ નામ કર્મ માં આવી શકે કરો અને થઈ શકે ના ના હોય પણ દાદા તમે માસમા છો અને અમારે જોઈતું હોય હતો તમે માસમા છો અમારે જોઈતું હોય તો શું શું જોઈતું હોય અમારી પાસે જોઈએ છે અમારી પાસે નથી એ જોઈએ છે કરી આપીશું તમને કીધું છે કરી આપીશું ના એ તો એના એ છે કે તમારે ગોધરામ પડેલું છે તમે જોશો જબરદસ્તી કરો છો મારા જોઈએ છે અને તમને કાઢી આપીશું તમને જડતું નથી એ કાઢી આપીશું બરોબર ને પછી બીજું કોઈ જોઈએ છે એ નથી પુસ્તક બીજું પૂછો છો જેથી બધા મને ખબર પડે જે આપનો અક્રમ માર્ગ છે હિન્દુ ધર્મ છે આ બધા ધર્મો છે ને તે બધા રિલેટિવ ધર્મ્યા છે એટલે પુસ્તક આધારે ગુરુ આધારે બધા આધારી વાળા છે આ બધા કેવા છે આ ધર્મ મંદિર ના આધારે આધારે અને આ રિયલ રિલેટિવ જેનો આધાર જ રિયલ છે એવું આ રિલેટિવ કેવું છે અને પેલું તો રિલેટિવ છે ઓલ ધી રિલેટિવ્યાસ કરે છે ભોઈ ખોડો એવો ને એવો કોઈ દાડ્યો હા હા રિપેર થયો જ નથી ને હું તો નુકસાન ગયા કરે પાંચમો છઠ્ઠો આરો લપિયા કરોથા નીકળી જ રહ્યો તો આય ના નીકળ્યું મારીની સભામાં નીકળ્યો નહીં મારીની સભામાં બેસતો હતો ત્યારે શું કેતો હતો વાઈફ ને કે મને મોકલવાનું એટલું બધું ગમે છે કે મને ઉઠવાનું ગમતું નથી માટે તું પૂર્યો અને જો શાક છે તે આપણે તનમુળનું ના રહી અહીં લાવી બીજા બીજું કશું લાલજે બીડા બીડા તો તમે શાક નો પૂર્યો ખાય અને હભા કરે ખબર જ ગમે અને જે ભાવિ જગા બેઠક આવી તે આપણે મુંબઈમાં મેં ઓખી એક્સેસ ને ત્રણ લોકો બેસાને પોતા અહીં કાપડ ની દુકાને તો આમ ખેંચી ખેંચી કાપડ હાલતા હતા એમના ન કરો નોકરો આમ ખ્યાતિ કેમ કસરત કરે છે કે આવું કરીએ તો આટલું વધે અમારે કે ચાલીસ મીટર લાયો ને ચાલીસ મીટર લાયો ને ચાલીસ મીટર તું આપી દે પછી એમાં વધારો સુકા રાખો છું તમે અહીં બધો રિવાજ એવો છે તાર ના ઓછું માપ આપ્યું કેવાય ના કેવાય ઓછું માપ કેવાય ના જવાની મારી આપો ને ઓછું તોલો ઓછું માપો તો બધા નરકે જવાની શું છે અમેરિકા વાળા હા બે ડોલર વધારે કે લોકો ને સહેજ થી કામ કરવું હોય તો મળી રહે કામ કરવાથી પૂરતા નાણાં મળે ત્યારે આપડે ત્યાં કામ કરવાનું કામ બી નથી મળી એટલે આનીતિ વધારે એ એમ કે આપણે અહિયાં નીતિ થી બધું મળી રહે એટલે કે અહિયાં બધાને કામ કરવું હોય તો મળી રહે છે આપણે ત્યાં આ નીતિ પણ કામ કરવું હોય છે લોકો ને કામ કરવું તો કામ નથી મળતું એવું છે ને કામ કરનારા છે દુર્ભાગી છે અને કામ આપનારા છે તે દુર્ભાગ્ય નું ઓછું કેટલા હોય ચાલશે તારું દોરવાનું ચાલશે એટલે હું આ જમા દોરવા આવું છું ત્યારે ને થયા હજુ તો આ ડેરાસરો જઈએ ની મંદિરો મંદિરો માં માતાજી ના મંદિર માં ડેરાસરો માં કેટલો હોય અને આપડો ન્યાય થી આપે બિચારા અમને અમને લોગ ની વાંચે ને તદ્દન લોકિયા પેઢી નો લો એટલે તું દુદા પેલા પ્રકૃતિ બદલાય કરી બોલી એ પૂછે છે કે પ્રકૃતિ બદલાય ખરી દાદા પ્રકૃતિ બદલાય નહી પ્રકૃતિ મોડી પડી જાય જ્ઞાન જ્ઞાન થી મોડી પઈ જાય ને બદલાય સમજણ થી સ્ટ્રોંગ હતી ને તે નરમ થઈ જાય પ્રગતિ ક્યારે બદલાય જ્ઞાની પુરુષ મળે અને આપણા પાપો ભસ્મીભૂત કરે ત્યારે બદલાય અત્યારે ભારતમાં લગભગ કેટલા જ્ઞાની પુરુષ તમારે અટકલ નથી એટલે સમજવું આપડે કહીએ ને અકલ જરા ઓછી છે એટલે સમજવું અને તમારી બુદ્ધિ નથી એમ કહીએ બુદ્ધિ નથી એટલે કે મારા જે કોઈ બુદ્ધિશાળી નથી એટલે આમાં જ્ઞાન નથી જ્યાં બુદ્ધિ છે તો જ્ઞાન હોય જ નહીં જ્યાં બુદ્ધિ હોય ત્યાં જ્ઞાન છે એમાં કોઈ જ્ઞાની છે કે નહીં સંપ્રદાય માં જ્ઞાની હોય છે કે નહીં પૃથ્વી છે ના તો રજનીશ ના કોઈ સંપ્રદાય નથી તો આની વિશે શું વિચાર છે આપડે રજનીશ ના પણ કોઈ સંપ્રદાય નથી તો એના માટે રજનીશ માટે તો આપડે નોંધમાં લેવા જેવી વસ્તુ જ નહીં કારણ કે એના દરેક ધર્મ શું કે છે જેવી રીતે આખી બાતો છે આનું પર્સનલ લાઈફ તો કોઈ જોઈને નહી બતા એવું છે કે પર્સનલ લાઈફ કોઈ અત્યારે આ પૃથ્વી ઉપર જે કૃષ્ણ મૂર્તિ ની બહુ મોટી ચર્ચા છે જો બધા તપસ્વી મોટામાં મોટા જ્ઞાની કોઈને સાહસિક છે એટલે આ વિકલ્પી લોકોની પણ હા વાતો કરે કોઈ બદલાય કે બદલાય સી રીતે બદલાય તમારું ઓછું એમનું તમારું જ્ઞાન સમજો ને આ લોકો એ તો આ ફોરેન વાર બરાબર બધા ત્યાં મોઢારી બાબુ બધા ચોખ્ખા માય ને તો દાડ દાર માણસો આગળ વધશે ભલે એમને જ્ઞાન ના હોય તો એમ નથી પણ એ ચોખ્ખા માણસો એક બાંગળે અને મૈ તેની પ્રકૃતિ છે રજની વાત કરી છે આહાર ભય મૈ મોક્ષ બંધ થાય છે માટે સ્ત્રીઓ તો ના છૂટકે જ પહેરવાનું કહ્યું છે પહેરણું તો એક પત્ની વ્રત પાસે શું છે અને એક પત્ની વ્રત ને આ દુષ્મકાળમાં એને છે તે બ્રહ્મચર્ય એક પત્ની જગ્યાએ દ્રષ્ટિ ના બગડતી હોય તો એને બ્રહ્મચર્ય મુસલમાન પૂછ્યું એક મુસલમાન જાય અમારો ચાર પત્ની જાય તો ફરી બાર ટ્રેન માં થવા લાગે છે મુસલમાન ચાર પત્ની કેમ કરે છે મુસલમાને મુસલમાને એમને કુરાને લખ્યું કાયદો છે કે મુસલમાન દારૂ પીવે નહી દારૂ નો પડ્યો હોય તો કાપી નાખે છે ખરો મુસલમાન કેવો હોય કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડે નહી એને જરૂર હોય કે બીજી પર ત્રીજી પણ ત્યાર નખા કરે પણ દ્રષ્ટિ ના બગાડે કેટલી સુંદર બંધારણ છે અને આ લોકો નું સુંદર બંધાર છે પણ શું થાય આ લોકો બધા થઈ ગયા એવા દ્રષ્ટિ બગાડ ચાર પત્ની કરવાની દ્રષ્ટિ સુધર નથી દ્રષ્ટિ સુધરી જશે એવું તો કઈ નિયમ એ શું કહેવા માંગે તું દ્રષ્ટિ બગાડી નહીં તું ચાર પત્ની કર એટલે પછી મને નક્કી કરેલું હોય એ મારા આટલા જ લેવાનું છે ખબર કાર્ય થતું નથી ધરતી બગડી માટે દરેક કાર્ય થતા નથી કોક કાર્ય થાય કોઈ કાર્ય સફળ ના પણ થાય પણ ધરતી બગડવાથી બીજ પડે છે અને બીજ માં ધીવ્ર થાય છે શું કયું માટે ભારત માં જેમ બ્રહ્મચર્ય ની વાત વધુ થાય એમ કામ પણ વધારે થયું એનું શું કારણ ભારત કામ નથી કામ તમને લાગે કામ તો બધે આવી કરે છે એટલે બાકી એને આ ગમે બહુ ભગવાન ગમે નહીં અને સ્ત્રીને પણ આખો તમે શું થાય છે પણ એવું છે એવું કેમ થાય છે એમને કારણ કે આ બીજા બધા સોનું છે ભઠ્ઠી માં મૂકે છે ત્યારે એ સોનું ભઠ્ઠી માં ઇન્ડિયા ના ભઠ્ઠી માં મૂકેલું સોનું છે દાદા માટે દાદા જયારે જેટલા ધર્મ સંપ્રદાયો થયા બધા ખોટા નહીં માન્યો તને સમજ હું શું કહું છું કહું પછી આપડે આપણી વાત ને કરીશું એટલે વધારે એનું શું કારણ છે આપડા ઇન્ડિયન ક્રોધમાન માયેલો ખુબ છે એનું શું કારણ એનું કારણ એટલું છે કે આ લોકો ના ક્રોધ માન માં બે છે આપડે તો છોડવો બે પાંદડે થાય છે ભટકતો હોય એક સાથે ડુંગર હોય એનો અમે એક પથ્થરો લટકતો હોય આઠેક ફૂટ લોબો આઠેક ફૂટ લોભો લટકતો હોય એટલે દેખે હોટા પાડી ને તમે પાડો સમજો ને તમે ડેવલપ છો સમજો ને તો બાળકો છે બાળક ની ચિંતા હોય ને ઘેરા ચિંતા હોય બાળક ને હોય તમે ઘેડા છો તમે વૃદ્ધ છો શું છો એટલે ચિંતા તમને હોય બધી આપણું પાછી તમે બધું બાળકો વિચારો શેર માં બાળકો છે આમ તો બાહ્ય બુદ્ધિ તો બહુ આપણા જેવી બાહ્ય બુદ્ધિ નહીં હોતી પછી પણ આંતરિક થોડી વાર એવું ગરમ કરવું ગમતો નથી તો નવા સાહેબ એવા કરો ના ભાઈ ભગવતી ભગભાઈ ના થાય ચાર વા થઈ જ બેન સાથે આભળો કે સાધુ કર્યું અંદર સાધુ નવાની જરૂર નથી સીધા એ કેટલા શબ્દો લખ્યા છે આપડે નવવાનું નહીં પકડવાના સોમો એક જ પકડવાનું પછી એનો પૂરું થાય એ તો પૂરું થઈ જાય ને આગળ બધું શેણું જાણું એમ ના કહેવાય પૂરું એના પૂર્વ જન્મ નો ને આ જન્મ નો કોઈ કૃત્ય કરેલો હોય એ ખરાબ એનો નાશ થાય ને બરોબર ઘણું કામ થયું છે કે હજુ થઈ જશે કામ ઘણું થઈ ગયું અહી રહેવાનું મળ્યું ને એ બહુ ઉત્તમ થઈ ગયું છે હજુ થોડા રાહત જરૂર છે પ્રસંગ આ બધું કુસંગ છે એટલે ભાઈ ની બહુ દાદા કુસંગ મળે તો આવે સારો લાભ મળ્યો હવે તો ના સુરત માં તમે સાઈડ થવાના ને આ સાઈડ થવાના તમને રાખવાનું જોઈએ ને અમારે કોઈ જવું નથી તમને નજીક રાખવાના છે તમને તારા ભાઈ ને બેહો છે અમારો શું કામ કરે છે નીકળે રહી કોણ એવો છો લોકો કે પચાસ આવે ને ક્યારે ના